29 શ્લોક નંબર નાઇન કૃષ્ણ કૃષ્ણવતા ખુક્તિ શાસ્ત્ર વસ્તુસ્તુ મુનિરચિત સાંખ્યશાસ્ત્ર નાસ્તિક્રંથ નથી તેમાં સેશ્વર નિરેશ્વર એવા ભાગથી સેશ્વર સાંખ્ય આસ્તિક ગ્રંથમાં ગણના પાત્ર છે છતાં પણ તેમાં ક્યાંક કપિલ મુનિના યથાર્થ હાર્દને તેમણે રચેલા ઈશ્વર નિષેધના સૂત્રોના અભિપ્રાયને નહીં સમજનારા કેટલાક કાપિલ પંડિતો અનાદિ નિધન આગમીક ગમ્ય અખિલેશ્વર પરમાત્માનું ખંડન કરે છે અને પ્રકૃતિ પુરુષ માત્ર તત્વને માને છે તેમણે ઈશ્વરને ને સ્વીકાર્યા તો છે પણ તેને બદ્ધ સજાતીય માને છે માટે મુક્ત બદ્ધયો રન્ય તરા ભાવા ન તત્સિદિ વગેરે સૂત્રો ઈશ્વર ખંડન કર્યું છે માટે તે વસ્તુ અનાદરણીય છે છતાં પણ વેદ બાહ્યોની જેમ સંપૂર્ણપણે અનાદર અનાદરણીય નથી જે ભાગમાં કૃષ્ણ કૃષ્ણાવતારાણ ખંડનમ થયું હોય તે ભાગ અનાદરણીય છે વૈદિક તાત્પર્ય વિરુદ્ધ ભાગ અનાદરણીય છે તેટલા માટે બ્રહ્મસૂત્રોમાં તેનું ખંડન કર્યું છે પરંતુ તે વ્યાસજીએ જ પાછું સાંખ્ય યોગ પાંચરાત્ર વેદા પાશુપ્મ તથા આત્મ પ્રમાણનેતાની નહતવ્યા હેતુભ પ્રમાણે આદરણીયતા કઈ છે તથા એવિદં સાંખ્યાના વિદિતામના યુક્ત યતિભિર્મુખ્ય કપિલાર ય ન વિભ્રમા કેચિદ્ય મનુજ ગુણાશ્ચ યસ્વો દોષહાનિશ કેવલા એવી રીતે સાંખ્યના વખાણ કરેલા છે વળી તત્વવિદોમાં અગ્રેસર અને ભગવાનના અવતારભૂત કપિલજીને બતાવ્યા છે માટે તટાકોપ ન્યાયથી સાર એ છે કે તેઓ પ્રકૃતિ પુરુષ તત્વના વિવચનમાં પ્રવર્તા છે માટે તટાકોપ ન્યાય શું થાય તટાકો અભન્યાય એટલે કા આવી ગયું છે ને તમારે નથી આવી ગયું તટાકો અભન્યાય દીપિકામાં આવી ગયું તળાવ ને કાંઠે જઈ અને બધું ઢળિયાવાન નહીં કાદવ ને એવું ઢળિયાવાન નહીં તાજું પાણી લઈ આવવાનું તટાકો પીલજીમાં બાલ સાંખ ના જેવું કોઈ જ્ઞાન નથી સાંખ નું જ્ઞાન ન થાય ત્યાં સુધી અધૂરું છે સાંખ બીના અધૂરું છે એવું કીધું શંખ છે આંખ છે ગુજરાતી એટલે દેહ થી નોખું પડવું એ પહેલું પગથ્યુ છે અને એમ એ નોખું પડતા એ શીખવાડે છે એટલે નાસ્તી સાંખ્ય સમ ઈશ્વરનું જ્ઞાન નથી કરાવતું પણ દેહ થી નોખું પડવાનું જ્ઞાન કરાવે છે એટલે દેહ થી નોખો ન પડ્યો હોય અને ઈશ્વરનું જ્ઞાન ઘણું બધું કેતો હોય તો એ મિનિંગલેસ થઈ એટલે નાસ્તી સાંખ્ય અને બીજાના જેવા એવા નાસ્તિક નથી તત્વવિદો માં અગ્રેસર અને ભગવાન ના અવતારભૂત કપિલજી ને બતાવ્યા છે माटे तटाकोप न्याय की सार ये कि प्रकृति पुरुष तत्व विवचन में प्रवर्ता है तंत्र में ब्रह्मनिरूपण समीचीन थी उलटू कोई वास्तविकता ईश्वर संबंधी स्टेटमेंट हो जरा भरोसा करने जेव माटे तेना ब्रह्म निरूपण समीचीन थायू थी उठाने दत्वेदिपादन कर કોક નું ઘાતું બોલવું પડે એટલે આને અતિ વેગ છે તત્વ નિરૂપણ માં એટલે બીજું ભગવાન નું ઘા તો ન બોલે તજા ન આવે એટલે એવા એવી રીતે ઈશ્વરનું ખંડન કર્યું છે તેનો જે અતિવાદ છે તે તત્વની દઢતાના વેગમાં જણાય છે પણ તત્વાંતર પરમાત્મા તત્વના નિષેધ માટે નથી વેદમાં જેમ પરમાત્મા ઈશ્વરનો નિષેધ કરવા માટે પ્રવર્ત્યા નથી ચાર વાકો ની ચાર વાકો તો ઈશ્વર ખોદવા માટે પ્રવર્ત્યા છે તેનો જે અતિવાદ છે તે તત્વની દ્રઢતાના વેગમાં જણાય જેમ શંકરાચાર્ય છે એ સાકાર નો આમ કે ઉત્થાપન કરવા માટે જ પ્રવૃત્તિ છે સાકાર નહિ ભગવાન એમાં ભગવાન નું ખંડન કરવા માટે એની પ્રવૃત્તિ નથી ઉતાવળો હાલતો હોય કોઈ ઝાપટ લાગી ગયું હોય પણ ઝાપટ મારવી એવું એનું તાર નતું ભાષ્ય ઉપર ખંડન તો એની કર્યું છે એમાં આસ્તિકતા નતી એવું નતું એના પછી બધા વેદમાં શાસ્ત્ર એમાં બધી આસ્તિકતા હતી એવું મારા કીધું જેમ પરમાત્મા નું નિરૂપણ છે તેમ ભાગવતમાં કપિલ દેવહૂતિ સંવાદમાં બ્રહ્મ નિરૂપણ જોવા મળે છે માટે સાર એટલો છે કે તેમણે કરેલ પુરુષ પ્રકૃતિ તત્વ નિરૂપણ તત્વજ્ઞાનમાં આત્મઅનાત્મ વિવેક હોય છે પરમાત્મા તત્વ વિશેનું નિરૂપણ અનાદરણીય છે એટલે સાયક શાસ્ત્ર વિના અધૂરું રહે છે ટાકોપ ન્યાય છે અને ખાલી સાંખ માં પ્રવૃત્તિ હોય એના જેવું કોઈ અધૂરું નહીંખ વિના પણ અધૂરું સર્વજગતનું કારણ અને સર્વેશ્વર પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાનનું ખંડન કરનાર એક બીજા જ પ્રકારનો સિદ્ધાંત કહે છે કે સર્વેશ્વર તો હિરણ્ય ગર્ભ અથવા હોઈ શકે છે તે સિવાય બીજો કોઈ નહીં આમ કહીને તે બાબતના શાસ્ત્રીય પ્રમાણોની રજૂઆત કરે છે હિરણ્ય ગર્ભ સમવર્ત આગ્રે प्रजा कामो वे प्रजापति सतपोतप्यत कारणम तो ध्येय सर्वेश्वर संपन्न सर्वेवर शंभु राकाश मध्य अग्रे सर्वप्रथम हिरण्य गर्भ था प्रजापति ने प्रजानी कामना थी ते थी तेने तपस्या करी जे सर्वनु कारण होन करव सर्व ऐश्वर्य संपन्न सर्वेश्वर आवा शंभु પાસુપત આદિ શૈવો નો છે તેને આદરથી ન માનવો ભગવાન બાદરાયણ વ્યાસે એતે સર્વે વ્યાખ્યાતા વ્યાખ્યાતા આવા સૂત્રોથી તેનું નિરાકરણ કર્યું છે તેનું વિવરણ તો તે તે ગ્રંથો થી જાણી લેવું કૃષ્ણ નારાયણનું પર આ મનંતી બધા વેદો જેના પદ ચરણ અથવા સ્થાન માને છે સર્વ વેદા યત્રેકમ ભવંતિ પદ એટલે સ્થાન પદ એટલે સ્વરૂપ પદ એટલે પદમાં મનમાં નમસ્કાર કરે છે એના સ્વરૂપની મીમાંસા કરે છે સર્વવેદા યત્રેક ભવતી સર્વવેદો જ્યાં એક મત થઈને તેમનું પ્રતિપાદન કરે છે નતા સર્વ વચસા પ્રતિષ્ઠા યત્ર શાશ્વતી सर्व वांग मैनी अखंड छे वेदेश्च सर्वे ंगमये राय भार आद मध्ये तथा चाते विष्णु सर्वत्र गीये हे भरत वेदों रायण ने महाभारत में सर्वत्र आदि मध्य ने अंत में श्री विष्णु नो यश गवायन परा वेदाहा वेदो नारायण परायन छे वासुदेव परा वेदा वेदो वासुदेव परायन छे एको हवे नारायण आसित न ब्रह्मा नेशा नेमे द्यावा पृथ्वी सृष्टि पूर्वे एक नारायणज था ब्रह्मा के शंकर ना आकाश के पृथ्वी पर नाता बुद्ध बुदा त्र्यक्ष शूल पाणी पुरुषोंजायत परपोटा तरण आँखवाड़ों ने हाथ में शूल राखना पुरुष उत्पन्न थो दिव्यो दैव एको नारायण दिव्यता संपन्न देव एक नारायणज है अथ पुरुषों हव नारायणों कामयत अकामयत प्रजा सृज अशाप અથાપ સંસૃજ્ય નારાયણ બ્રહ્મા જાય નારાયણ રુદ્રો જાયતે. નારાયણ નારાયણે પ્રલિયતે પછી પુરુષરૂપ નારાયણે પ્રજાની સૃષ્ટિ કરું આવી ઈચ્છા કરી પછી જળની સૃષ્ટિ કરીને નારાયણથી બ્રહ્મા જન્મ લે છે નારાયણથી રુદ્ર જન્મ લે છે તે પાછા નારાયણમાં જ લીન થાય છે દિવ્ય ગુણયુક્ત અને સર્વના આશ્રય હરિ છે યન્નાભવત મહાત્મા પ્રજાપતિ વિશ્વસૃત વિશ્વરૂપ વિશ્વસ વિશ્વરૂપ મજાપતિ જનનાભિકમમાંથી પ્રગટ થયા સ્થાણુરવ્યક્તા અભવન્મેશ જગ્ને રુદ્રસ્વેશ નૃમ સુદૃઢ અવચળમહેશ અવ્યક્ત પરમાત્માથી પ્રગટ થયા જે મહાબળવાન શ્રીકૃષ્ણમાંથી રુદ્રે જન્મલિધો યો બ્રહ્માણ વિદધાતિ પૂર્વ યો વેદાશ પ્રણોતિ તસ્મ જેણે સર્વપ્રથમ બ્રહ્માને ઉત્પન્ન કર્યા અને તેને એક પ્રજાપતિ કમળના પાંદડા ઉપર પ્રગટ થયા બ્રહ્મ વે પુષ્કરે અસૃજત પરબ્રહ્મે બ્રહ્માનું કમળના પાંદડા ઉપર સર્જન કર્યું તત્સવુર તત્ સવિ સવિરવરેણ્યમ ધ્રુવમ અમૃત મચલમ વિષ્ણુસર્વાધારં ધામ તે જગદ્ધાતાનુંસ્રેથિર અવિનાશી અવિચળ અને સર્વાધારધા વિષ્ણુનામે છે કતમો પરમો દેવ કુતો મૃત્યુર્બિભેતિ કનેદમ વિશ્વ સંચરતીતિવાચ બ્રાહ્મણ કૃષ્ણો વે પરમ દેવત બ્રાહ્મણે પુછુ સર્વશ્રેષ્ઠ દેવતા કોણ છે કાળ કોનાથી ડરે છે ત્યારે કૃષ્ણ નારાયણ પરમ બ્રહ્મ તત્વ નારાયણ પરયણ પરો જ્યોતિરાત્મા નારાયણ પર નારાયણ પરબ્રહ્મ છે નારાયણ પરતત્વ છે નારાયણ શ્રેષ્ઠ જ્યોતિ છે અને નારાયણ જ પરમ આત્મા છે तत्वांतरात्माच ये चान्य संता सर्वेशा साक्षी भूत सौ न ग्राह्य क्वचित अंतरात्मा है मरा अंतरात्मा है बीजा जो कोई देहधारी सौना साक्षी रूप है कोई थी क्य ग्राह्य वश कर सकते अंडात ब्रह्मा समभवत तेन सृष्ट मिदम जगत જેવા રહેલા જગતના કારણ તત્વમાંથીડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ ઈદમે એકમ સુનિષ્પન્ન ધ્યેયો નારાયણો સદા મેં સર્વશાસ્ત્રોનું ખૂબ જ મંથન કર્યું વારંવાર વિચાર કર્યો ભગવાન मैं सर्वशास्त्रों खूबज मंथन करू वारंवा विचार करो तरह आ एकज सिद्धांत समझाया कि निरंतर नारायण न्यान करव जो वेद वेद्यो ही भगवान वासुदेव सनातन गियते स परो वेदेर यो वेदेनम स वेद वेद सनातन भगवान वासुदेवज एक वेदों द्वारा समझवा जाइए वेदों पर वासुदेवनु यशोगान करे जे भगवान वासुदेव ने समझी ओखी सके वेदों ने समझी छे. सर्वे वेदा सपितरो ब्रह्माद्या चांद मध्यगा विष्णु सकाशाद उत्पन्न इतिम वैदिकी श्रुति सर्वे वेदो ब्रह्मा आदि बदा पितृ पिता महादि के ब्रह्मांड में रहे थे विष्णु थी उत्पन्न थे आवी वेदनी श्रुति है નારાયણ પરો દેવો ન ભૂતો ન ભવિષ્ય એત્ય વેદાના પુરાણ સત્તમ નારાયણથી પરશ્રેષ્ઠ કોઈ બીજો દેવ હતા નહીં અને થશે નહીં વેદોનું ને પુરાણોનું આ અત્યંત સત્ય રહસ્ય છે તત્વિજ્ઞાસ જિજ્ઞાસ સમા હેતુ સર્વોમુખ તત્વમેક हरिर्नारायण सर्वतो मुख हेतु थी जो जगतनु कारण तत्व छे तत्व जे जानवा मागता जो जागता छे के खरू तत्व तो एक महान योगी पर भगवान नारायण हरिज छे सत्यम सव्यम पुनः सत्य मुद्दृत्य भुज मुच्य वेदा परम नस्ति न देवात् केशवात् હાથ ઊંચા કરીને હું વારંવાર સત્ય કહું છું કે વેદોથી કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર નથી કેશવ નારાયણથી કોઈ શ્રેષ્ઠ દેવ નથી અહમ કૃત્સ્ય જગત પ્રભવઃ પ્રલય મત્ત પરતરમ નાન્યતકિચિદસ્તી ધનંજય સર્વજગતની ઉત્પત્તિનું અને પ્રલયનું કારણ હું છું હે ધનંજય બીજું કોઈ મારાથી શ્રેષ્ઠ શ્રેષ્ઠતમ નથી કૃષ્ણ એવ લોકાના उत्पत्तिरिचाव्यय कृष्ण से ही कृते भूतम विश्व चरा चरम अव्यय कृष्णज आ जगत की स्थान छे। श्री श्रीकृष्ण ने आ स्थावर जंगम थे इत्यादि प्रमाणों श्रीकृष्णन सर्वश्रेष्ठपणु प्रतिपादन थे तैतेरीये उपनिषद आनंद ने आनंदवली में कहूँ केवते વાત પવતે ભીષો દેતી સૂર્ય આના ભયથી પવન ચાલે છે અને સૂર્યનો ઉદય થાય છે વગેરે જે સર્વ જગતનું નિયમન કરે છે સર્વેશ્વર છે અવધીય રહિત અતિ આનંદ ઘન છે તે જ આનંદમય મૂર્તિ શ્રી કૃષ્ણ શબ્દથી કહેવાય છે નારાયણ શબ્દની જેમ જ કૃષ્ણ શબ્દ આનાદિ પરમ તત્વમાં યોગરૂઢ છે તેથી જ શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જેને સત અને આત્મા આવા સામાન્ય શબ્દ થી જગતનું કારણ બતાવે છે તે જ કારણ તત્વને તે શ્રુતિઓ નારાયણ શબ્દ તથા અનાદિ કૃષ્ણ શબ્દ વિશેષપણે કહે છે અને તેથી જ ભગવાન નારાયણ શબ્દને માટે કૃષ્ણ શબ્દનો પ્રયોગ થયો છે કૃષ્ણ કૃષ્ણ અવતારાના ખંડનુક્તિ એટલે કૃષ્ણ શબ્દથી અનાદિ નારાયણ તત્વ છે જે જગત નું કારણ છે પરમ તત્વ નું લક્ષણ શું છે અને કૃષ્ણ અવતારાણા શબ્દ થી શ્રી કૃષ્ણ ભગવાન ના અવતાર કહેવાય છે કૃષ્ણ શબ્દ કઈ વેદોમાં હૈ કે હશે તો અષ્ટાક્ષપ્યો થો પ્રશ્ન આવો ઉઠાયો છે કે વૃથાજપ્યમ અવૈદિકમ તમે એવું કે છો કે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ ભગવાન ના અષ્ટાક્ષર મંત્ર નો જપ કરવો તો શ્રી કૃષ્ણ ભગવાન નું વેદમાં ક્યાં પ્રતિપાદન કર્યું છે એટલે એનો અર્થ એવો છે કે નહીં મળતું એટલે વેદમાં પ્રતિપાદન નથી કર્યું તો એના ફળ એના જપનું ફળ ન કઈ થાય એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે વૈદિકતા કે અવૈદિકતા શાસ્ત્રીયતા કે અશાસ્ત્રીયતા આ વસ્તુ શાસ્ત્રીય છે કે શાસ્ત્રીય નથી એની ડેફિનેશન હું એની વ્યાખ્યા એવો પ્રશ્ન ન્યા ઉઠે એટલે શ્રી કૃષ્ણ કદાચ મુખ્ય ઉપનિષદોમાં ક્યાંય શબ્દ નહીં આવ્યો કોઈ બીજા ઉપનિષદોમાં આવ્યો હોય તો આવ્યો પણ મુખ્ય ઉપનિષદોમાં નહીં કેમ કે પાછળથી પુરાણો માં એને કૃષ્ણ શબ્દ થી નિર્દેશો કૃષ્ણ શબ્દ થી પ્રવૃત્તિ ને આ કૃષ્ણ શબ્દોની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિમાં એનો પ્રયોગ થાય છે વ્યાસ ભગવાને બધી શ્રુતિઓનું સમાધાન કર્યું એ કે આધારે કર્યું છે શબ્દની વ્યુત્પત્તિને આધારે કર્યું છે કે શબ્દની પ્રવૃત્તિને આધારે કર્યું છે તેને આધારે શંભુ રાકાશ મધ્ય શંભુ ધ્યેય તો શંભુ નો અર્થ નારાયણ વ્યુત્પતિ થાય શંભુ એટલે તો શંકર જ અર્થ થાય વ્યુત્પતિ ને આધાર નથી કર્યો પણ પ્રવૃત્તિને આધાર કર્યો કારણ તો ધ્યેયમ તો શંભુમાં કારણ પ્રવૃત્તિ નારાયણમાં છે કારણ પ્રવૃત્તિ કરવો બીજી બધી જગ્યાએ શાસ્ત્રોમાં પુરાણોમાં જ્યાં અર્થ થતો હોય ભલક થાય પણ આ શ્રુતિમાં જે અર્થ કર્યો છે એ નારાયણ લાગુ પડે છે કારણ કે બીજી જગ્યાએ નારાયણના અસાધારણ લક્ષણો પેલા કહી દીધા નારાયણ ય તો ઈમાની ભૂતાની જાય જાતાની જીવંતી જેનાથી આ ઉત્પન્ન થાય છે જેનાથી આ તમામ પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે એવું એક નારાયણ તત્વ છે અને જન્માદ્ય યતા આ એનાથી ચાલે છે પછી એના સદ્ગુણો બધા કીધા ઈ સદગુણો કોઈક જગ્યાએ આવતું હોય નામ બદલાવી નાખ્યું હોય તો નામ બદલાવવાથી તત્વ બદલી જાય એવું વ્યાસ ભગવાને બ્રહ્મસૂત્ર માં પ્રતિપાદન કર્યું વાયુર ક્ષેપિષ્ઠા દેવતા અતિ બળવાન દેવતા છે એ વાયુ છે પણ અતિબળવાન છે શબ્દ આવ્યો એટલે અતિ બળવાન તો એક નારાયણ છે એટલે પછી વાયુ શબ્દ એવી વ્યુત્પત્તિ કરવાની કે જે ભગવાનને જ લાગુ પડે આ વાયુ એટલે એવું સમાધાન કર્યું છે એટલે નારાયણનું કૃષ્ણ શબ્દનું વ્યુત્પત્તિ થતી હોય ભલે ભલે ગમે તે થતી હોય પણ કૃષ્ણ શબ્દનું અનાદિ તત્વની જે પ્રવૃત્તિ છે એમાં જયારે પ્રયોગ થાય છે એટલે એનો અર્થ એવો છે કે કૃષ્ણ શબ્દનો પ્રયોગ અનાદિ નારાયણનો અનાદિ પ્રવૃત્તિ જે છે નારાયણની પ્રવૃત્તિ નારાયણને લઈને જે પ્રવૃત્તિ છે નારાયણ તત્વ ની કારણ પ્રવૃત્તિ અને જેને કહેવામાં આવે છે એ કારણ પ્રવૃત્તિ વર્ણન હોય પછી નામ ભલે ગમે તે હોય એનાથી બીજું તત્વ ન ફરે તત્વ એક જ રહે વ્યુત્પત્તિ ગમે તે ગાયત્રી મંત્ર છે ઓમ તત્ સવિતુર વરણ્યમ દેવસ્ય ધીમહી ધીયો ન પ્રચોદયા તો ગાયત્રી એટલે શું ભગવાન નારાયણ ગાય દેવી નહી કેવી રીતે સવિતૃ એટલે પછી સવિતૃ અર્થ એવો કરવાનો સૂયતે અસ્મા બ્રહ્માંડાની સવિતા એ વાડી પહેરેલી દેવી નહીં એમ બિચારા એની શક્તિ એ નથી કે આ અનંતકોટી બ્રહ્માંડ નો જન્મ આપીએ એવી શક્તિ કોઈ દેવીમાં નથી સુતે અસ્માત બ્રહ્માંડા ની અનંત કોટી બ્રહ્માંડ જેનાથી જન્મ લે છે એને સવિતૃ કેવાય અને એને સવિતા કહેવાય એમ એવા સવિતા દેવ એ અમારી ધીયો ન પ્રચો અમારી બુદ્ધિને એ તત્વમાં પ્રેરો એટલે ગાયત્રી મંત્ર છે એ વૈદિક મંત્ર છે વૈદિક મંત્ર માં દેવી આવે ક્યાંથી સવિતા એટલે કે અનંતકોટી બ્રહ્માંડ ના ધી કેવી રીતે કરી શકે સૃષ્ટિ કેવી રીતે કરી શકે એટલે અનંતકોટી બ્રહ્માંડ ની સૃષ્ટિ કરનારા સવિતા તો એક નારાયણ એટલે ગાયત્રી છે એ અનાથી નારાયણ માટે નો મંત્ર છે કોઈ દેવ દેવી કે સૂર્ય માટે પણ નથી નારાયણ સરસિઝા સનસનિષ્ઠ સૂર્યને અર્ઘ્ય આપે છે યાદ તો આને કરે છે નારાયણ સરસિજા જનસન નિષ્ઠ ચક્ર તો એક નારાયણ નું અસાધારણ ચિહ્ન છે ચક્ર છે એ બીજા કોઈ દેવતાના હાથમાં ન હોય શંખ વળી કોઈ સમુદ્ર પકડી આવ્યા હોય તો વાત જુદી છે પણ ચક્ર ને ધારણ કરનારો બીજો કોઈ દેવતા હોય ન શકે નારાયણ સિવાય એટલે સમાધાન જે શ્રુતિઓનું કર્યું છે વ્યાસ ભગવાને એ વ્યુત્પત્તિ ઉપરથી નથી કર્યું પ્રવૃત્તિ ઉપરથી કર્યું છે અને પ્રવૃત્તિ છે એ દેવતાનો મહિમા કે છે જે જગત પ્રવૃત્તિ અને કારણ પ્રવૃત્તિ છે અને જગત કલ્યાણ પ્રવૃત્તિ છે એના અધિષ્ઠાતા એકમાત્ર નારાયણ છે એ બીજા કોઈ દેવતાઓ નારાયણની ઉપાસના કરી ઉપના કરીને નારાયણના સેવકે કરીને એનું ઓઠું ધરીન કરી શકે એ પોતાની સ્વતંત્ર પ્રવૃત્તિ ન કરી શકે એટલે અસાધારણ તત્વ છે એ નારાયણ છે અને કૃષ્ણ શબ્દ એવી પ્રવૃત્તિમાં પ્રયોગ કર્યો છે એટલે કૃષ્ણ શબ્દ નારાયણ ને કેનારો એટલા માટે કીધું રૂઢ શબ્દ છે એને પ્રવૃત્તિ નહીં શાંતિલાલ હોય પણ શાંતિ બિલકુલ ન હોય શાંતિલાલ હોય ને ઘણી વખત શાંતિ બિલકુલ ન હોય એવું બની શકે એટલે નરેન્દ્ર હોય નામ તો ભગવાન માં કૃષ્ણ શબ્દમાં તો યોગે છે એમ કૃષતિ આકર્ષણ કરે છે બધા એના દુખ અને અત્યંત સુખ આપે છે એટલે એવું તત્વ તો નારાયણ છે એટલે યોગ રૂટ છે રૂટ હોતે થયેલું છે અને યોગ મૂળ અનાદિ તત્વ છે એને વેદો એ સત કીધું સદૈવ સ્વામ્ય અગ્ર આશી નેહ નાના સ્થિતિ કિંચન એક સત હતું સત શબ્દ બધા ઓલા બધા આદિસતયુગમાં સત શબ્દ થી એને હમલતા હતા માણસો બધા જીવાતમાં અમારી ઉપાસના કરો અમારી હોતી ઉપાસના સત તો માયા હોતે માયા ક્યારે નાશ નથી પામતી અનાધિ તત્વ છે અનાધિ હોય ને કહેવાય એટલે માયા ને સત ન ગણી દે એટલે એવું વેદે પછી ચિત્ત જીવાત્માને વ્યાવૃત્તિ કરવા માટે સચિત આનંદ એવો તો આનંદ આ બે ની થઈ જાય એટલે સચિદાનંદ શબ્દ પડ્યો પછી ભગવાને સૃષ્ટિ કરી એટલે સૃષ્ટિ કરીને એમાં પ્રવેશ કર્યો એટલે વાસુદેવ કહેવાના સૃષ્ટિ કરી પછી તરત જ વિષ્ણુ શબ્દ પ્રવૃત્તિ વિષ પ્રવેશ પ્રવેશ એટલે આખી સૃષ્ટિમાં ભગવાન પ્રવેશ કરીને કર્યો એટલે વિષ્ણુ શબ્દ પ્રવૃત્તિ પછી સૃષ્ટિ કરીને એમાં રહેવા મળ્યા એટલે વાસુદેવ શબ્દ ની પ્રવૃત્તિ અને પછી નારાયણ શબ્દ પ્રવૃત્તિ નારાયણ શબ્દ છે વિષ પ્રવેશન વિષ શબ્દ છે એટલો બધો સાકાર નો શબ્દ માંથી અભિવ્યક્તિ અભિવ્યક્ત થતો નથી એટલે નારાયણ શબ્દ છે એ વ્યક્તિ અભિવાચક છે અભિવ્યક્તિ થાય છે વ્યક્તિત્વની અભિવ્યક્તિ અગાહ એવું ઓલું સૂત્ર છે ને સંજ્ઞાયામ પૂર્વપદ પૂર્વપદ સંજ્ઞાયામ અગાહ ત્યારે જેનો હાણા થાય કે જયારે સૈન્ય શબ્દ હોય એટલે વ્યક્તિ વાચક ના હોય નારાયણ શબ્દ ની પ્રવૃત્તિ ક્યારેક આપણને અડટ જતો એટલે એમાંથી પછી કૃષ્ણ શબ્દ પ્રવૃત્તિ એટલે કૃષ્ણ શબ્દ છે એ એકદમ માણસો ને બહુ રસ પડે એવો બીજા જીવો રસ પડે આપણે દુઃખ લઈ લે એટલે પછી રાધા કૃષ્ણ એક એક એક પછી શબ્દની પ્રવૃત્તિ વેદવાને આધારે થઈ માણસોની કેપેસિટી ને નબળાઈને એની એ જોઈ જોઈ અને એ વધારે વધારે રસાળ અને ઉપયોગી એવા ભગવાન ના ગુણો સહિત એના નામ એની પ્રવૃત્તિ થઈ એટલે જીવાત્મા ઉપયોગી થાય એવું પેલા અપનાવે એટલે વેદમાં તો એક ખાલી સત જ હતા એમ અને એની આરાધના થતી ભાગ એકાદશ માં છે કે સત્ય અને રૂદ અને પ્રકાશ ને એવા નામ થી ભગવાન કેવારાધના થઈ જતી ના ફેરવતા છે યોગરૂ કેવાય કે બે યોગરૂ કૃષ્ણ એવા છે કે બધાને દુઃખ ખેંચી લેવા છે અનાથી છે નારાયણ નારાયણમાં રૂટ નારાયણ બે છે કૃષ્ણ શબ્દ થી જે પ્રવૃત્તિ નિમિત્ત છે એ નારાયણ માં હોતે છે એ નારાયણ માં હોતે છે અને પછી એ નારાયણ ને ક્યાંક વાત કરી હોય તો એ શબ્દ એમાં હોતે એનો પ્રયોગ કર્યો એટલે રૂઢ હોતે થઈ ગયો અને વસુદેવ ને દેવકી ના પુત્ર થયા ભગવાન એટલે એમાં રૂઢ થઈ આ કૃષ્ણ શબ્દ રૂઢ થયો એમાં ના નથી થાય કોઈ મનાય નથી પણ અનાદિ નારાયણમાં હોતે કૃષ્ણ શબ્દની પ્રવૃત્તિ યોગિક અને રૂઢ બે રીતે છે વસુદેવ અને દેવકી ના પુત્ર થયા ભગવાન તો એમાં નારાયણ શબ્દ ની ક્યાંય ઉલ્લેખ આવતો નથી નારાયણ શબ્દ અહીંયા રૂઢે નથી થતો કૃષ્ણ શબ્દ છે પણ ઓલા નારાયણ અનાદિ નારાયણમાં બે વાના છે શ્રી કૃષ્ણ પુરુષોના સર્વાર વિભાવ કારણ તો જ્યાં શબ્દ છે એ કૃષ્ણ શબ્દ અનાદિ નારાયણ માટે વાપર્યો છે કારણ કે પ્રવૃત્તિ જે છે સી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન ઉપાસ્યેવો સર્વાભાવનું કારણ તત્વ છે એટલે આમ આમ એમ મોટી શિક્ષાપત્ર શિક્ષાપત્ર ભાષ્યમાં આવે છે ને એકાદ શ્લોક આવે છે મારા ધારામાં એ કૃષ્ણ શબ્દ પ્રવૃતિ આવે છે કે કૃષ્ણ શબ્દ છે એ ભરતજી કૃષ્ણ શબ્દ નો ઉપયોગ કરે છે ભરતજી કૃષ્ણની આરાધના કરતા કૃષ્ણ અવતારથી ભરતજી તો આદિ સતયુગમાં થયા તો એને જે કૃષ્ણની આરાધના કરી એ ક્યાં કૃષ્ણ એટલે શાસ્ત્રોએ નારાયણ માટે કૃષ્ણ શબ્દ વાપર્યો છે એટલા માટે રૂટ હોતે અને કૃષ્ણ શબ્દ ની વ્યુત્પત્તિ છે એ નારાયણ ની પ્રવૃત્તિ ને લાગુ પડે છે એટલે યોગિક હો નારાયણ માં ભી એટલે એનો અર્થ એવો નહી કે આમાં રૂઢ નથી એમ અને દેવકી જેને ઘેરે ભગવાન છે ત્યારે એમાં એ રૂઢ શબ્દ નથી એવો અર્થ નથી ઓલે રૂઢ છે એટલે એ નથી ઉપનિષદ ની આનંદ વલી માં કહ્યું છે વગેરે જે સર્વ પ્રવૃત્તિ છે એ શ્રી કૃષ્ણ ભગવાને કરી એટલે એને બધા પ્રતિ કે આ કૃષ્ણ છે એ તો નારાયણ છે ડરતો હોય અને યમરાજ એની થી ડરતા હોય ભગવાન નંદજીને છોડાવવા માટે કારણ શોધન છે ને કારણ મીમાંસા કરનારા છે અને કારણ મીમાંસા કરનારા છે વાક્યો એ નારાયણનું પ્રતિપાદન કરે છે એ નારાયણ કેનારા છે ને કારણ વાક્ય અસાધારણ નારાયણ સિવાય બીજા કોઈ લાગુ ના પડે પછી નામ ગમે તે દીધું હોય એટલે વ્યાસ ભગવાને જે સંકલન શ્રુતિઓનું કર્યું છે એ એવી રીતે બ્રહ્મસૂત્ર માં કર્યું આવી પ્રવૃતિ આવે આવા શબ્દો નું છે સર્વેશ્વર છે અવધીય રહીત અતિ આનંદ ઘન છે તે જ આનંદમય મૂર્તિ શ્રી કૃષ્ણ શબ્દ થી કહેવાય છે નારાયણ શબ્દની જેમ જ કૃષ્ણ શબ્દ આ અનાદી પરમ તત્વમાં એ પ્રવૃત્તિ ને આધારે બ્રહ્મસૂત્ર માં કેણય બીજા કોઈને આધારે નથી કે પ્રવૃત્તિ જે ભગવાનનો મહિમા છે એ પ્રવૃત્તિ ને આધારે છે માણસ નો મહિમા એમ જ છે માણસ મોટી ગાદી બેસી ગયો હોય એટલે મહિમા છે એવું કઈ નથી કરે છે હું એને ઉભર મહિમા છે કે નામ બહુ મોટું પાડી દીધું હોય આપણે કે ફલાણા ફલાણા કે આગળ એને અલંકારો લગાડી એ બધા ટાઈટલો લગાડી તો એનાથી મોટાઇ છે એ કરે છે હું આખી જિંદગીમાં અટાણભૂતિ શું કર્યું એની ઉપરથી અનુમાન ની થાય કે હવે શું કરવાના છે અત્યાર જે કર્યું છે એના ઉપર ના ફાળવો બીજી કેમ બધી ફાળા હોય એના ઉપર થી અનુમાન થાય ભવિષ્યમાં શું કરવાના અને પ્રવૃત્તિ એટલા માટે જ્યાં જ્યાં ભગવાન નો મહિમા ભાગવત માં ગાયો છે એવું કોઈ કર્યું નથી બીજા કોઈ એક નારાયણ સિવાય અને એના સિવાય કોઈ કરી ન શકે અને નારાયણ સિવાય એ સૃષ્ટિ પ્રવૃત્તિ પણ ન કરી શકે અને એવું કલ્યાણ પણ ન કરી શકે એટલે નારાયણની જ્યાં મહિમા ગાવો હોય અને શ્રી કૃષ્ણ ભગવાનને નારાયણ કેવા હોય તો સૃષ્ટિ પ્રકરણ ભગવાન બતાવે તો દ્વારા બતાવે ભગવાન સૃષ્ટિના જે ઓલા બધા સંચાલકો છે ઈ રૂપે પોતાને બતાવે અક્રુરજીને શેષાયી રૂપે દર્શન દીધું અને કોઈને ઓલા વિશ્વ રૂપે દર્શન દીધું હોય કે કોઈને કુપે દર્શન દીધું હોય તો એ દર્શન દેવાનું મિનિંગ હોય કે આ સૃષ્ટિમાં મોટા મોટા તત્વો છે એ બધા આના મે મહારાજે જે સમાધિ પ્રકરણ કરાવ્યું એમાં અનેક મોટા મોટા દર્શન દીધા પ્રકૃતિ પુરુષ રૂપે ઓલા રૂપે ઓલા રૂપે નાના થઈ ગયા પણ પ્રકૃતિમાં કલ્યાણ કરનારા સૃષ્ટિ ને હકાવનારા તત્વો છે એ બધા આમાં છે આનાથી બારું કઈ નથી આ પાછા કોઈનામાં હમાય ન એવા એજ મોટો મહિમા એટલે ભગવાન જેવી કઈક પ્રવૃતિ કરે એને ભગવાન નો મહિમા જેવી કઈક પ્રવૃતિ કરે છે એને જેવી પ્રવૃત્તિ કરે ત્યારે પ્રવૃતિ થી મહિમા છે કોઈ માણસ વેદો એ ભગવાન ની ભલે વેદ સ્તુતિ કરી તો એમાં શું કીધું ભગવાન તો બઉ કઈ કરો તો અમારા શબ્દો છે પાંચ ફૂટ લાંબા છે એનું મહિમા છે હું હોય તો પાંચ ફૂટ લાંબા છે એટલે ભગવાન વેદો એ ભગવાન એવું કીધું કે ભગવાન તમે સૃષ્ટિ કરો અને પછી અમે તમારી જ્ઞાન માણસો તો આખી જિંદગી ફરતા હોય હાલતા ચાલતા હોય તો હું છે ને બીજું કઈ કરે નહીં હોતા જ નિષ્ક્રિય પુરુષ શોચ્ય ઈ શોચ્ય છે એનો શોક કરવો આખી જિંદગી ઉતાર્યો એટલે ભગવાન કરો નહીં મહિમા કેમ ગાઈમા ગાવા મૂંઝવણ થઈ ગયો જયા જયા જય દોષ ગૃહ ગૃહ તમે કઈક સૃષ્ટિ કરો તમે કઈક તમારું અસાધારણ કામ કરો જે બીજા કોઈ ન કરી તમે તમારું વ્યક્તિ હોવ હો દરેક વ્યક્તિ અસાધારણ છે કે બીજા થઈ જાય વ્યક્તિમાં લીન કરવા હોય છે આ ગ્રાઉન્ડ માં તો લીન નથી ડોકુ કાઢે બારે બાર કે જઈ હાજરીપુર આવે હાજરીપુર આવે એટલે લીન નથી એટલે કોઈ કોઈમાં લીન નથી થતું ભગવાન તો કોઈ કઈક કરો અમારે અમે તો સમજીએ છીએ તમે તો આવા છો પણ અમારે જગત ને કેમ સમજાવું કે તમે કેવા છો તમે કઈક કરો એટલે પ્રવૃત્તિથી અને જ્યાં જ્યાં ભગવાનનો મહિમા ગાયો ત્યાં પ્રવૃત્તિથી મહિમા ગાયો સૃષ્ટિ પ્રવૃત્તિથી ભગવાન ભગવાનની અસાધારણ પ્રવૃત્તિ છે એટલે એનાથી એને મહિમા ગાયો છે પછી અવતાર પ્રવૃત્તિથી મહિમા ગાયો હોય ભગવાને જે અવતારમાં ચરિત્રો કર્યા હોય તો એનાથી ગાયો હોય અને કા સૃષ્ટિ પ્રવૃત્તિથી ગાયો હોય ભગવાનની બે લીલા છે એક સૃષ્ટિ લીલા અને એક અવતાર લીલા એટલે લીલા છે એ મહિમા વલ્ભાચાર્યજી એ ભગવાન ની લીલા ને મહિમા કીધું મહિમા એટલે હું તો કે લીલા એવું વ્યાખ્યા આપીશ એનો અર્થ એવો છે કે લીલા સિવાય મહિમા સમજાતો જો સુનમુન હોય તો એનાથી બીજું પ્રવૃત્તિ થાય એટલે કઈક એવી પ્રવૃત્તિ કરે કે જે અસાધારણ હોય જે બીજામાં ન દેખાય એવી પ્રવૃત્તિ કરે તો એટલું એનો મહિમા આખોય નહી જેટલો એટલો કટકો વધે એટલો પંક્તિ છે અને હવ પોતાની યથાશક્તિ કામકાજ કરે છે એટલે એ મહિમા નથી એ મહિમા એની પ્રવૃત્તિ અને ભગવાનની અસાધારણ પ્રવૃત્તિ છે એનો જ મહિમા વેદો ગાય છે વેદો એ ગાવાનું એટલું નહીં ભગવાનનું લક્ષણ જ કરી નાખ્યું જન્મા દેશી હતા કે ભગવાન આવું કરે એ જ ભગવાન એમ એવો અસાધારણ લક્ષણ કરી નાખ્યું ભગવાન અને ભગવાનનું લક્ષણ કયો કે મહિમા કયો એ બધા કહેવાય ભગવાન લક્ષણ એને જો સમજી લે તો એનો મહિમા પૂરો સમજાઈ ગયો કહેવાય અને મહિમા સમજી લે તો એનું લક્ષણ સમજાવી <coughs> जे नियमन करे अवधि रहित महिमा ये आनंद बदुर કે જોગ ઓગે માં જોડાય તો ઓલો એવો થઈ જાય જોગે એમાં જોડાય તો ભગવાન છે એની મોટાઈ તો એ જ છે હકીકત ભગવાનની પોતાની મોટાઇ છે એ તો મોટાઇ છે પણ એની વધારે વધારે મોટા તો એ છે કે જો કો એમાં જોડાય તો એને પોતા જેવો કરી દે પોતાની હું શું કરેન્શન ગૌશાળામાં જવું પડે પછી ભાભો થઈ જવું પછી એટલે મહંત માથું ઊંચો ન કરવા દે પોતા જેવો ન થાય દે ભગવાન તો એવા ચેલેન્જ કરે છે ઇન્ફિનિટી ભગવાન કરે અને પછી ઓલા બધા એના પગ ભરાવે તો એમાં ભગવાન ને મજા આવે કે કસરત થાય થોડી નારાયણ શબ્દ ની જેમ જ કૃષ્ણ શબ્દ આ અનાદિ પરમ તૂઢ છે રૂઢમાં પ્રવૃત્તિ ની જરૂર ન હોય રૂઢ માં શબ્દ પ્રવૃત્તિ જરૂર ન હોય રૂઢ થઈ ગયું જાદા માણસો કેવા મળે એટલે રૂઢ થઈ ગયું આપણને કહું કે જાઝા માણસો કહેવા મળે બહુ મહાન તો આપણે રૂઢ થઈ જાય મહાનમાં જાજા માણસો બહુ વખાણ કરવા મળે તો એ આપણે રૂઢ થઈ જાય રૂટ એટલે સવારે પછી આપણે સવાર થઈ જાય પછી આપણે ખબર છે ને કે એક માણા ને રશિયા બહુ પ્રયોગ કર્યો કે એક માળાની ઓળીમપુર દીધો અને હાવ એમ કે નાનું બારણું રાખ્યું કે તાર બહાર નહીં નીકળવાનું અને તારે એવું રટણ કરવાનું કહું હું ભેંસ છું ભેંસ છું ભેં છું એટલે ચાર છ મહિના કરાવ્યું છે આપણે કરાવ કરાવે છે ને પૃથ્વી બ્રહ્મ એથી ઉપાસ ભેંસ બ્રહ્મ એ એટલે છ મહિના રટણ કર્યું પછી એને કીધું કે આવું તું બહાર વિ જાય એટલે કે હું બહાર કેવી રીતે આવું મારા સિંગડા ભરાય છે મારા શીંગડા બાવું બહુ આકડો છે રોડ થઈ ગયો એટલે પછી તો આલે પછી નાનામાં સીટ નો થાય આપણે આપડે મોટા બહુ મોટા બહુ મોટા બહુ મોટા એટલે મોટા આપડા રોડ થઈ ગયો હોય પછી ઓલે ભેસ ની ગોળી શીંગડા પછી ઓલા સામે દઈએ જાય તો ભટકાય એટલે એમ ઝાઝા મળ્યા કેવા એટલે રૂટ થઈ ગયું ભગવાન ને એક રૂચા તમે તો બહુ મહાન તો બીજી રીચાઋચાઓ પણ તમે તો બહુ મહાન બહુ મહાન પુરાણો એ કૃષ્ણ શબ્દ રૂઢ કર્યો છે ભગવાન માં પુરાણો એટલે પુરાણો મીણા કેવા ઓલું પુરાણ કે ઓલું પુરાણ કે ઓલું પુરાણ કે બધા તો ભગવાન કહેવાય હાલો કઈ વાંધો નહીં હાલ નારાયણ કૃષ્ણ મહારાજ ના જેવું કોઈ કામ કરી શકે જોવા શ્રીજી મહારાજે એવું કીધું કે હું શ્રી કૃષ્ણ ભગવાન ધ્યાન કરું છું શિક્ષા મિત્ર કેટલી જગ્યાએ કૃષ્ણ શબ્દ ઉલ્લેખ કર્યો છે ઓળખે કોઈ ન કરે મહારાજ ને ઓળખે ઈ ન કરે ગબરગંડિયા તો કરે એમ પણ મહારાજ ને જે ઓળખી જાય કે આ કોણ છે એ કોઈ દી મહારાજે ઉલ્લેખ કર્યો તોય નો કરે એટલે એનો અર્થ જ એ છે કે મારા જે કૃષ્ણ શબ્દ નો ઉલ્લેખ છે ખોટો કાયમ થી શાસ્ત્ર પ્રમાણે જ છે કોઈ એમ કે મુંજાઈ જાય કે આ કૃષ્ણ શબ્દ નો અર્થ મહારાજે આમ કે હું કૃષ્ણ નું ધ્યાન કરું છું તો આપણે હું સમજવું સમજવાનું ખોટું નથી જરાય કૃષ્ણ શબ્દ નો મહારાજે ઉલ્લેખ કર્યો છે એમાં જરાય ખોટું ક્યાંય નથી કર્યું અને મુંઝાવા જેવું નથી કર્યું એ નારાયણ માટે પણ હવે ઓળખાય નહીં કે કૃષ્ણ હું ને મહારાજ હું એ ઓળખાય નહીં એટલે એને ક્યાં એની મૂંઝવણી થાય તર એટલે એને કાં કૃષ્ણ શબ્દ કાપવો પડે એને કૃષ્ણ શબ્દ ને દેવી પડે પોતાની અલૌકિકતા સમજાય મેં આવો કાપો એમ મહારાજ ની અલૌકિકતા કઈ આવી જ નહીં ને હાથમાં હાથમાં કે મહારાજે કૃષ્ણ શબ્દ નો પ્રયોગ કર્યો છે એ બહુ અલૌકિક પ્રયોગ કર્યો છે નારાયણ શબ્દની જેમ જ કૃષ્ણ શબ્દ આ અનાદિ પરમ તત્વમાં તેથી જ શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જેને સત અને આત્મા આવા સામાન્ય શબ્દ જગતનું કારણ બતાવે છે તે જ કારણ તત્વને તે શ્રુતિઓ ને સ્મૃતિઓ સત એ સામાન્ય શબ્દ છે એટલે હું ભાઈ કયો આપણને લાગુ પડે બીજા માયા ને હોતે લાગુ પડે જીવ ને હોતે લાગુ પડે સામાન્ય માંથી વિશેષ સંજ્ઞા કરી ઈ ક્યારે થઈ નારાયણ આવ્યા ત્યારે નારાયણ શબ્દ છે એ પ્રકૃતિ નો લાગુ પડે અને નારાયણ શબ્દ છે એ જીવને નો લાગુ પડે ત્યાં હોતી બધા સામાન્ય શબ્દો હતા અને નારાયણ એટલા માટે જ નારાયણ શબ્દ વ્યક્તિ વાતક થયો સંજ્ઞાયામ આગાયા નારાયણ શબ્દ સંજ્ઞાયામ થઈ ગયો એટલે હવે પછી બીજી ન જાય એટલે સામાન્ય વાચક શબ્દો માંથી વિશેષ વાચક શબ્દ શબ્દો બોલો ગોબલિવર્ધ ન્યાય થી એમણે લીધો છે નારાયણ બોલી અને નારાયણ પછી નારાયણમાં બધા જીવને રસ ન પડ્યો એટલે એને કૃષ્ણ શબ્દનો રૂઢ પ્રયોગ કરવો પડ્યો એટલે નારાયણમાં રૂઢ કરવો પડ્યો એટલે કૃષ્ણ શબ્દનો કૃષ્ણ એકલામાં પછી મજા ન આવી એટલે રાધા કૃષ્ણ શબ્દ કેવા આવી બરાબર રાધામાં હોય તો હારી શાસ્ત્રો ની પ્રવૃત્તિ છે જેમ જેમ પ્રજાની કેપેસિટી નો જણાય એટલે એને કેપેસિટી હોય એ પ્રમાણે એને આપી દે વ્યાસ ભગવાને વેદો એક જ હતો વેદ એક જ હતો તો એના બધા બધાની બુદ્ધિની ઓલી અલ્પતા જોઈ એટલે એને ચાર વિભાગ કરી નાખ્યા પછી તોય પાછી અલ્પતા જોઈ તો અઢાર પુરાણ કરી નાખ્યા એમાંય અલ્પતા જોઈ તો મહાભારત કરીને ગદા લઈને ઠોકે એટલે મહાભારત સુધી લઈ ગયા તત્વ ન ભૂલ્યા બોલે ઉપલું કલેવાર જ એટલે પુરાણ તત્વમાં કૃષ્ણ શબ્દ નારાયણમાં રૂટ કર નારાયણ શબ્દની જેમ જ કૃષ્ણ શબ્દ આમ તત્વમાં તેજ કારણ નારાયણ શબ્દ ની પ્રવૃત્તિ થયા પછી વિષ્ણુ અને વાસુદેવ ની બધા એની પ્રવૃત્તિ છે ઈનાય નારાયણ સૃષ્ટિ કરીને એમાં પ્રવેશ કર્યો એટલે વિષ્ણુ નારાયણ પછી સૃષ્ટિ કરીને એમાં નિવાસ કર્યો એટલે સત ચિત આત્મા આનંદ આનંદ તો પછી વ્યાવૃતિ થઈ જાય પરમાત્મામાં થઈ જાય આનંદ એમ સામાન્ય શબ્દ છે આનંદ શબ્દ છે એ વ્યક્તિ વાચક નથી વ્યક્તિને બતાવનારો નથી એટલે એમાંથી પછી નારાયણ શબ્દ આવ્યો ત્યારે વ્યક્તિત્વ ઉભ્યો એટલે વ્યક્તિ વાચક થાય વિષ્ણુ શબ્દ છે એની પ્રવૃત્તિ વાચક છે વાસુદેવ શબ્દ છે એ નારાયણ પ્રવૃત્તિ વાચક છે કૃષ્ણ શબ્દ છે એની પ્રવૃત્તિ વાચક છે કલ્યાણકારી પ્રવૃત્તિ નો વાચક વિષ્ણુ શબ્દ છે એ સૃષ્ટિ ની પ્રવૃત્તિ નો વાત છે એ કલ્યાણ પ્રવૃત્તિ નો વાત તે જ કારણ તત્વ ને તે શુતિઓ ને સ્મૃતિઓ એટલે આ બધા નામ છે એ ભગવાન નો મહિમા સૂચવનારા છે હજાર નામ કીધા ભગવાનને હજારે હજાર ભગવાન ના મહિમા છે હજાર મહિના મહિમા ખાલી આમ હાથ હલાવે તો એ અહોજ છે બીજું કઈ તે જ કારણ તત્વ ને તે શુતિઓ ને સ્મૃતિઓ નારાયણ શબ્દ તથા અનાદિ કૃષ્ણ શબ્દ થી વિશેષપણે ધ્યાન કરવાથી હોય ખાલી લીલા કેટલો બધો મહિમા કીધો અને એ પાછી આપણી ક્રિયાની જેમ નાશવંત ક્રિયા નથી એ અનાદી છે એટલે પછી ભગવાન જો આ લીલા સંભારો તો એ લીલા છે એ બધી અનાદી છે ચિંતન કરે છે એ તો અતિશય ભૂલો છે અને એનું ફળ છે એ ઘોરતમ સંસ્કૃતિ છે અને ભગવાનની જે ભગવાન ચિંતન છે એ તો અતિશય જુદી વસ્તુ છે એમાં બે અતિ ભેદ છે બે તફાવત છે તો પુરાણ સામે એક બહુ સરસ કે એક બાઈ હતી એને ઓલું આ સંતો કીર્તન બોલ્યું છે કે હાર તારું છો હાર તારું છો તો એનો કોઈ શબ્દ જીભે ચડી ગયો હોય બોલે બોલે જ રાખે તો મારા જેમ તેડવા એવા મારા તો છ ગુ છે એ અનાદિ છે નિત્ય છે નિત્ય નિર્વધિકાતિ છે એમાં કોઈ બોલું નથી એની એક એક ચેષ્ટાઓ છે મહારાજની એ બધી સનાતન છે એટલે એનું ચિંતન કરે એ દિવ્ય મૂર્તિનું ચિંતન કરે એટલું જ પણ અનુસંધાન જોઈએ દિવ્ય મૂર્તિ એનું ચિંતન કરે એટલું જ છે એટલા એવું ભગવાન સ્મૃતિઓ નારાયણ શબ્દ તથા અનાદિ કૃષ્ણ શબ્દ થી વિશેષપણે કહે છે અને તેથી જ ભગવાન કૃષ્ણનો વસુદેવજીને જન્મ થયો તે પહેલાથી પણ ભાગવતાદિ ગ્રંથોમાં कृष्ण शब्द ऐसी उल्लेख कर बंद बेसत आगत स्वामी महाराज